સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રૂપવાન સ્ત્રી ઝાઝુ દ્રવ્ય ને સારી મેળી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું કેમ જે એમાંથી જીવ નીકળે નહીં માટે તો જેવો તેવો સાધારણ મળે તે સારું છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દોષ રહે છે ને ટળી જાતા નથી એ તે કેવળ દોષ જ છે કે તેમાં કાંઈ ગુણ પણ છે એ પ્રશ્ન છે તેનો ઉત્તર જે દોષ પીડે તેથી સત્સંગમાં ધીનઆધીન રહેવાય સત્સંગની ગરજ રહે ને ભગવાનની સ્તુતિ થાય ને દોષનો કજ્યો હોય તેથી જ્ઞાન થતું જાય તે વિના એવી ગરજ રહે નહીં માટે ગુણ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે દેહ કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય પણ ક્રિયા થઈને એમાં ભળી જાય તો ઠીક નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપી કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે નવધા ભક્તિ આદિ સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થતો નથી માટે શબ્દ જેવો તો કોઈ બળવાન નથી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામીને વ્યાકુળ થઈ ગયા ને તે પછી અંતરમાં જોયું ત્યારે જાણ્યું છે મારા સ્વામીની માયામાં હું મોહ પામું એમાં શું એમ વિચાર કર્યો ત્યારે અંતરમાં શાંતિ થઈ ગઈ માટે દેશકાળ તો લાગે ખરો પણ જ્ઞાને કરીને તેનું દુખ મટે સ્વામી હરે સ્વામીએ વાત કરી જે ભગવાને કહ્યું છે જેવો હું સત્સંગે કરીને વશ થાવું છું એવો તપ યજ્ઞ યોગ વ્રત દાનાદિક સાધને કરીને પણ વશ નથી થતો તે સત્સંગ શું જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે જીવ તો બહુ બળ્યો છે તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે સ્વામિનારાય અરે સ્વામીએ વાત કરી જે કરોડ રૂપિયા ખર્ચતા પણ આવા મળે નહીં ને કરોડ રૂપિયા દેતા પણ આ વાતો મળે નહીં ને કરોડ રૂપિયા આપતા પણ મનુષ્ય દે મળે નહીં ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી નીકળ શું કરવા દેહ ધરવો પડે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોક્ષના દાતા તો ભગવાનને સાધુએ બેજ છે ને વૈરાગ છે તો વિષય વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બેજ છે માટે એનો અવગુણ ન લેવો